બઉ માણસ પચ્યા તારે તૈયાર ગમે આપીશ મેં નથી હું તો પચાસ હજાર કરવા એવું તમારે મને કેવાનું શું કેવાનું તમને કોઈ આટલું તમારે કરવું પડશે એટલું કરવું પડશે તમારે આમ કેવાનું મારા થતું હોય એટલે તમારે એવું માર્યું દાદા એ પૂછે હું એનું કારણ છું ચલાવું છું એ કોણ કરાવે છે એ ન દેખાડવા માંગ કોણ કરાવે છે તમે કોણ છો આથી સવારે શું કરવાનું તમારી ખર્ચો દેખાડે અને તમે કોણ છે બિલકુલ થાય તમારે પોપટલાલ નો અત્યારે અસર થાય બે વર્ષન થયું નથી ના બે વર્ષથી બે વર્ષ થાય એટલે કોણ બોલે એક જ્ઞાનીઓને અને જોડે અને હું નાતા થતા છું એની શું બોલાય છે અને નોટ મારી પાસે હોય જાય તમે બોલો છો તેને એના માટે રસ્તો નથી માલિક અમે સહી વર્ષી થયા નથી મન માલિક નહીં વાણી ના માલિક નહીં વાણી બઉું સાયન્સ છે ભગવાન દિખારો મોગવાન આ રચ્યું નથી તો આ જગત રચ્યું લાગણીઓ બાદ ભગવાનિસ્ટ મને કે તમે દાદાજી નવી નવી વાત શું કરો છો ગોડ ઇઝ નોટ ક્રિએટેડો ખોટું નથી કેતો ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ શું કહ્યું સાયન્ટિફિક્સ દાદાજી જોડે છોકરી કેમ ભણાવતા નથી મારો સંયોગો સારો નથી એમ બોલે છે એ સંયોગો સાયન્ટિફિક લોકોને ભાન નથી શું છે નથી નિય પગાર કોણ આપે એનો દુનિયા નોટ્રોલર ભગવાન આવું ભગવાન ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે માલિક નથી તમારું સ્વરૂપ છે હવે ચીજ બધો આ બધું અત્યારે બધું ખોટું છે શું કયું એ તારે પૂછ્યો તારે તને દાદા આ મારો સારો છે બેન સુધાર્થ માં બોલતી હાથાર્થમાં નથી કોઈ માલ બનવાની માલ સ્થિત કરો બધી ખુલાસા કરો આનંદ રહેવાડ એમ ક્યાં બધી પડ્યા રહેશે બરાબર ક્યાં હોય उसके बाद में क्या आता है की अरे जब शुरू भी है विचार भी शुरू है एक धान्य आता है तो ये तीन दो कौन है मन जब करना માત્ર એક વાર આત્મા વપરાતો નથી આત્મા સમજો અહંકાર પણ અહંકાર મને જો અહંકાર આવે છે મેં તો બહુ ચીજો છે એક બાજુ છે તે આત્મા એ છે આખું જગત ફસાયેલું છે મોડા પર દિવેલ ફરી વહેલો હશે ત્યાંથી ક્યાંથી નીકળવું બહાર રસ્તો હાથમાં પરમાત્મા પરમાત્મા પરમાત્મા એ પરમાત્મા છે પણ જ્યાં સુધી એ આત્મા ને ભૌતિક સુખો છે દ્રષ્ટિ છે ત્યાં સુધી જીવાત્મા છે ત્યાં સુધી જીવાત્મા છે ભૌતિક સમજિક સુખ તરફ દ્રષ્ટિ છે તો હવે જીવાત્મા અને ગોરી મારી ને ગોધી મારી નાખે માય ને ખેતી ભગવું પડે ઈશ્વર એટલે કરતા કરતા એટલે પોતાની જાત ને માને છે ઈશ્વર કોને જીવાત્મા ને કેશ્વર પરમાત્મા કુ પરમેશ્વર જીવાત્મા કુ ઈશ્વર જીવાત્મા ઈશ્વર પરમાત્મા પરમેશ્વર પરમેશ્વર આત્મા ને જાણવા બધી વાતો આત્મા જાણવા જેવો વાતો ને સો સુધી નો અંક હોવા જોઈએ કેવા હોવા પછી અઢાર થી અત્યાસી સુધી અંક હોય નઈ એ તો ગોઠવેલા લોકો કલ્પિત લોકો બધું આ ધ્યાન બધો કલ્પિત છે બધો આ બધા ઉપાયલો છે ધ્યાનો કલ્પિત છે બંધાયેલો છે તે મુક્ત થવા માંગે છે એની સાથે એ જીવ છે બીજો કોણ છે આત્મા સંબંધ નથી આત્મા નો સંબંધ નથી आज जीवात्मा सुख और दुख का भोग लेता है वो जीव है हैत्मा जीवात्मा।, जीवात्मा है जीवात्मा। आ, आत्मा दुख से जो इसमें मूल आत्मा है जो आत्मा क्योंकि उसकी दृष्टि इस तरफ पड़ी हुई है समझे ना भौतिक सुख में तो वही भुगता है નિર્મા ગઢળ તો ક્યાં જો જીવાત્માનતા જીવાત્માર લિંગે છત્ર માત્ર અને આ જે દેખાયો જે સચર દેહ છે લિંગ દેહ કાર્યો થાય છે આમ કોટમાન માયા લોક દેખે છે ને ભાવકર્મી કે દેખ દેનું કામ કરે ઓ તો સમજણ انا આ દેખાય છે તો દર્ દે કે આ તો મસ્તના દેખાય દેખાય દેખાય નહીં સંજા કે જો સૌ રહે છે કે બ્રહ્મય વાહમ અહમ બ્રહ્મહ વૈરાહમ ગ્રમણા પત ગયો કોઈના સાયન્ટિસ્ટે એને કહ્યું કે ગોરી નોટ કેડેડ ઓફ ધ સેલ એટオール ઓન્લી સાઈન્સ્ ડિગ સર્કમ્સ્ટેન્સ એવિડન્સ બેરેક ચીકન્સ કોણ મારે કાઈસે કહ્યું નો ક્રાઈસે કહ્યું એ કરેક્ટ છે કે ગોરી પ્રિયર ઇસ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ સેમી પર નોટ બાય ફેક્ટ 183 નાદી અનંત કેવું છે અનારીય આનો આની શરૂઆત જ નહીં એ રીતે ક્રિએટન પડે ત્યારે મૂર્ખાઓ નો સાંભળ છે આ તો પણ હવે ક્રિએટન અર્થ થાય કુંભાર ભગવાન ને કુંભાર બનાવેલો થાય કાલ પછી કાસો બળ ગયું ભગવાન ની ઈચ્છા થઈ તેવાય કે હું નિરીક્ષક છું કે ભગવાન કે ભગવાન લીલા છે રામ લીલામ આવાજ ને તમે ભગવાન ને ભજિત કરો તો જતા દે ભગવાન તો ભગવાન જ છે તમારા ભગવાન એ દેવ છે કે ભગવાન તો ભગવાન જ છે પગલિય પણ આત્મા જોડ્યો નથી અને આત્મા વેદના ઉપરી કેવાય કેવાય એટલે જે જોઈ છે માંગી દેવાનો હશે જે માગો મારો જે મારો ભગવાન ના હોય તો તું મારવા મારી વચ્ચે આનંદ ની લાગણીઓ ભગવાન કોઈ ના રહેવું દેખાય નહીં મળે ની ગોર હોય કે ભગવાન મન કે ક્યાં રહેતા છે તને શું લાગે છે ઉપર લાગે છે અમે ઉપર કરી શકે છે બકરા માં કેવું ના ખાતું એટલે હું આમ જઈ જવાબદારી ખાઈ દઉં ભગવાન ને ખાઈ જાવ્યા મારા માં રહેલો જે આત્મા છે અને દાદા માં રહેલો આત્મા છે એમાં કઈ ફરક છે પરમાત્મા દેખાય છે આ સીધા નહીં આ પણ થઈ ગયા નહીં પાણી શીખવા જેવા માટે હવે જરૂર નથી આનંદ હસર કર્યું છે ને અને તે પોતે કર્યું નથી આ વર્ગ કોઈ માણસ ધર્મ્યો નથી જેને સંદાસવાની શક્તિ હોય મે પરીક્ષા પરીક્ષા આપનાર નો કરતા ખોરાય તો પરીક્ષા નો રિઝલ્ટ નો પડે કરતા ના ખોરાય સમજાય ને પરિણામ છે પરિણામ જોયું અનુભવ્યું એની ને કરે એને પરિણામ જ સુ્યા કરે નેચરલ પરિણામ છે કુદરત કરે બધા થઈ કોને બનાવ્યું એસ ટુ એસ ટુ એન્ડ ઓક્વલ ટુ વોટર દાદા આપણા શરીરની ગરમી એકસો ને 98 98 98 વિજ્ઞાન એટલે બધા સંજોગો ભેગા થઈને કાર્ય ઉભું થયું કર્યા હોય ને આ તો બુદ્ધિ બોલે છે બુદ્ધિ જ્યાં આવે છે તમારું કોઈ ઉપરી જ નથી હું કઉ છું તમારો કોઈ ઉપરી જ નથી વર્ડ માં એમ કઉા સંજોગ ઉભો કોણ કરે તમે જુઓ તો વચ્ચે વાદળ લઈને દેખાય બને કે ના બને મારી વાત મોકલી રાખી વાદળ ને લીધે સૂર્યારા ના દેખાયું બને હવે વાદળે વાદળ દેખાતું હતું થોડી વાર બે મિનિટ પછી જોયું બે મિનિટ પછી જોયું ત્યારે વાદળમાં લાલ કુંડાળું નતું બે મિનિટ પહેલા નતું બે મિનિટ પછી લાલ કુંડાળું કોને કર્યું ગયું કોને સાયન્ટિફિક વાદળ પૂરું ખસી ગયું સૂર્યનારાયણ તમારે ઉપરી જ ના એની ફર્ગ બજાવશે તો ફર્ગ બજાવો છો તમને કયા તમારે નથી બોલતો ઈગો હોય ને નમો ભગવતે આ બધું વાંચ્યો મિત વાંચી છે કઈ ખરું बन करके आप ये शब्द पढ़ सकते है ओम नमो भगवते वास्तुदेवा एक एक अक्षर हिस्सा तो ऐसा मंदिर तो हरे हाथ में आकाश पटल सारा घर ध्यान करव સારા સારું ધ્યાન કરું હવે ભગવ પહેલે જો ઠીક અભી બતાન બન્યા કે હે વાચનિકા આકાશ પટેક માં મંત્રતા નિકતા કરો મેં एक एक अक्षर पढ़ते थे क्या ओह आकाडा बेटा आज जिला करबी बिचारा केंद्रघटना वरुण के आगे ऐसे करते हैं उसका बाल देखो नदी कोने बोले अपने रिश्ते करते और जनता पक्ष पक्ष ये बताइए ना ये नगर तो सब तो जनता करते तो सरकार जो होगा तो सहायक सहायक कि जो नरदया का सार्थक है वो भूतल पर ही सब कार्य हो जाता है या दूसरा कोई लोग में करना पड़ता है एक की पूछने का, पहला ऐसा है, का, है कि का योगी तो मराठी भाषा योगी कथा उसमें क्या पूछा है यो, योगानंद ने उनके गुरु जीप्तेश्वर गिरी वो दादर के जट के आगे आते थे उनके स्वदेव रूप में आ गए પ્રશ્ન પૂછા સદગુરુનાથ આપે તો પુરુષાર્થ સાચો પુરસ્થ પુરુષ થયા પછી હોય વકીલાત કરીને તો આજે ફર્યો શું થયું સ્વાપ નું ફરવું એ કઈ પુરસા પુદા પૂદ ના કરેમાર્કેશન લાઈને પ્રાગ ને ત્યાં નભરાંત રાખ કેટલા રૂમ છે પાંચ છે છ રૂમ છે રાપો થી એક પધારો એમ કઉન સાહેબ બે હાડું ખડ સફા છે પછી સાત આઠ જણ હોય આવો પધારો બેસો થોડી થોડી થોડી શું કરે થોડી ના બોલો થોડી થોડી ચાલે તારું મન છે તારા મગજ માં શું આવતું હોય આવે છે એટલે ધારક છે અને ગુજરાત શું કહે અત્યારે કઈ શું બોલાવું કંટ્રોલ કંટ્રોલ નહીં થઈ શકે છે પણ એનો ઉપાય છે કે પછી તારે કૃષ્ણ ભગવાન રામદે હે કૃષ્ણ ભગવાન મારાથી આવું ના કરવું જોઈએ એવું થઈ ગયું માટે પ્રારૂપ બોલ્યા કરું આથી ચા એ લોકો અત્યારે કેસરથી કઈ છે ચાલશે એટલે ભાઈ કઈ ચાલશે એવું બોલે કે ભાઈ ખબર નથી અરે આ આવતો ચાર પગ પછી આવતા બે તગ લઈ લે ચાર પગ અને પછી રાહ ખાવાનો રોટલી ખાતા હતા એના કઈ આવું ભગવાન માં લે આવું ક્યારે આવું એ તો અમને આઈ કાયદો નથી નો લો કર્યો છે બાળો ક્યારે એ કરી આપશો એવું આપ શું છે પણ હજુ છે બરાબર કારણ કે મને અમારે જે બોલવા સવાર વાણી વાળી એક માસ ના થયું પાંચ એક એક માસ કરવાનું જે જોઈશું જે રાત ના એક જે કાઢીને ફોન કરું અને કી શું જોઈએ બદલે તે ફોન મારવાનું એક બિહારી નું મન બુદ્ધિ અહંકાર શું કહે છે એવું કહ્યું જોયું અને બિહારી આજે તો શું ખાતું હતું દાદા ઓછું જમ્યા તો બે રોજ ઓછી બપોરે રાત્રે જોરો ઉજે તો ગાડો ને રાતે સવાર ધણી ને એ નું કાટ દીક આયા ઘરે આઈને આ કરી ટેને તો ટાઈમ તો થશે બે સવાર થઈ જાય લગા પછી નંબર સવાર થઈ જાય મા પણ હું ગયો લત્રી જાય શ ન ગાયું મને ગોદા ઊંઘા નથી ગોદા મારી મારી ચાકતા ગઈ અમરાં તા બધા બોને મારનાર આ મની ગયાલા ને હે અમારા તા આપ આ અમે બધા તમને ઉગોડા મારનાર મની ગયા છીએ હે પેલું કામ તી ન હોય નસી કે બસ કટા બસ ના કી કરી आप कहूं ज्ञान एक, एक खबर पड़े चार खोराक में फेरफ एनु घटाडता घटाड़ता जितलु प्रमाण घटे एटल घटाडू पी रात्र ऊँध में टाइमिंग ओ जाए जैफेक्ट है ये घटती नहीं जो इफेक्ट आई जाए घटती नहीं दिन ओम जग्रत निंद्रा रहे पे बेक एंड ज्वेल डोजिंग कर હજુ રેલું ઓછું થાય અને જાગૃતિ વધારે રહેવાય એવું એવું પ્રમાણ જળવાતું નથી એમ રે ના રે ના રેડા આપણે ધંધો આપડો હા એ આપડી ફરવાની પણ આપડે આપડે કેટલા વખત થી દાદા એરંગાબાદ માં કેટલી વખત રાત્રે ઊંઘી હમણાં જે છેલ્લી વાત કરી હતી ને ખોરાકના ખોરાક નું મેજમેન્ટ છે આ પાછળ એટલે એનાથી બહુ ફરક પડી ગયો ખોરાક એકદમ મિનિમમ થઈ ગયો અને એની સામે પછી પેલું પણ રહે સારું બરાબર કરવાનો પ્રયત્ન કરવાથી પડતું નથી આ બે ની પરિણામ પરિણામ છે જે ઊંઘું પરિણામ છે હવે ઊંઘું નથી એ નક્કી કર્યા પછી હાથમાં હા એ નક્કી કરવું હાથમાં હવે બીજું જોડે एक पूछवा मगुख शू रेवे ना गोवनी शू हो गया जागृत पार है अपने शु गोद આપણે ઉપયોગ અને પછી આ જાગૃતિ વધારે સારી રહેશે ઊંઘું નથી બોલવાનું ગોલા માં આવી આપણે ઉપયોગ રાખીને ગોલા મારી ઉપયોગ ગોઠવ્યા પછી આ સત્સંગ ઊંઘ ઓછી સાંભળ્યા પછી છે ને ઊંઘ ઘટાડવાનો પ્રયત્ન પડે છે પછી શું થાય બે ચાર દિવસ દસ દિવસ એટલે વચ્ચે શું હોવું જોઈએ એમ કે એવું એવું કઈ ગોઠવે કે જેથી ઊંઘ ન આવવાથી જે લાભ મળવો જોઈએ મળી શકે જરા સમજવું હતું આપડે જે છે એ જ ઉપયોગ છે જોઈ લેવાનું કરી જાય એ બી છે